આપડે ગણી લઈએ સમર્પણ કરી દઈએ આજથી તમને ગુરુ માનીયે ને સમર્પણ કરી દઈએ હું તો ગુરુ થયો નવરત નથી જે હયાતી માં હોય એને ગુરુ તરીકે માનો આપડે વાત થઈ હતી હવે અમે ગુરુ તરીકે તમને માનીયે માનીય અને મને શું પડે બીજા લોકો હું તો તમને મોક્ષ કરવા અને ગુરુ તારું શાક કોઈ ગારો ગુરુ હોય કોઈ ગારો ગુરુ હોય તો ડબ્બો હોય કે અંદર વગેના ગુરુને શું કરીએ પછી ન પણ તો અંદર આમાં થઈ જવું કે તમર મગર તો ચાલતું નથી શું મારી પર ગુરુ થેલા એવું કહું એટલે ઉઠો રેડ કોટુ થાય ગુરુને જો કર્યા પછી ગુરુ માટે ખરાબ વિચાર કોઈના વિચાર ના આવો એ શું નઈ તો કરવાની બહુ જો ખમ જાય છે તો ન પણ જો ખમ લેવા તૈયાર હોય તો જોખમ લેવા તૈયાર હોય તો ગુરુ જોખમ લેવા તૈયાર પણ કશું ગુરુ ને કશું જોઈતું ના હોય એવા જોઈએ ના લક્ષ્મી જોઈતી હોય હા તમારા ભગ દબાઈ માથે ડબાય ખોરવા કેટલા પડે તમે તો હમણાં કરો કે ખોરસો તો મળશે નહી વાત છે ભારે કેવાય શું કેવાય ગુરુ એટલે વજનદાર કેવાય ને કે હલકું કેવાય ભારે ગુરુ ભારે અને સંસાર સમૃદ્ધ હવે ભારે ગુરુ એની પર બેઠા કિલ્લી લીંબે તો ના ડું શું કે ગુરુ કિલ્લી કે છે તો નહિ ગુરુ એટલે ભારે ખરું ને અને ભારે એટલે અવશ્ય ડું ભાઈ કયું છે એટલે આ કર્યુગ છે ને માટે જ ઉમે સચી ગયું ટ્યુબ નો ફેર ખરો નહિ તારે શું કરવું નહિ તો બહેરી ને ગુરુ કહેજે ને પહેરવા ને થઈ એનું ગુરુ કર્યું પણ ક્યાંક આવેંચિત માત્ર સાફ ના હોય તો તું ગુરુ કરી બરોબર અમે ગુરુ થતા નથી જવાબદારી જવાબદારી લઈએ અમે તમને સહી સિક્કો આપીએ મોટ નો માર્ગ આપીએ ટિકિટ ગાડી આપીએ પછી તમારી અમે તમને કઈ સ્કૂટી અમે કોઈના ગુરુ થ્યા નથી એ ક્યાં થઈ આ બધી ભંગડેમાં ગુરુદ્રોહ બહાર કેવાય જાંતાનો તો તાવલી એટલે તો આવ્યો તો એટલે જ આવ્યો તો કે શું તું ભણે છે તું મારી અહીં લેબોરેટરી છે પેલો બેસી થઈ ગઈ ના બેસી બેસી થઈ ગઈ હા એ જ છે ને આ સાયન થાબડાનો સબજેક્ટ બરોબર ગુરુ ગુરુ કરવા છે આ ડાક્ટર જાય ને તો આવો ડાક્ટર કેમ ના થાય મોટ વાળા કહેવાય ઘાટ વાળામાં કોઈ કામ ના થાય ગુરુ લોભી શીરે લાલસી દોનો ખેલે દાવ શું ગુરુ લોભી શીસે લાલસી અત્યારે કરી માં આવું ગુરુ બહુ ખ્વાય નઈ ગુરુ હવે પડી દેજો હોળી ને આપડે તો આવજે ને એક ના લીધું નથી કાલે લીધું છે બે ગાયો બની જતો દેખાય ખાવા પીવાનું જોઈતું હોય તમારે અડથે નહીં પડવા જોઈએ શું ક્વા નહીં રાખવાનો કરવો જ પડશે રિલેટી ડિપાર્ટમેન્ટ આપણે બહાર ખસેડી નાખીએ રિયલમાં લઈ જઈએ છીએ ને રિલેટિવ નીકાલી છે એમ કહીએ છીએ તમે થોડું પાંચ વાક્યો આપ્યા તો રિલેટિવ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ રૂબરૂ મળ્યા હાજર હોય તો કામ થઈ જાય દીવો દીવો ગયો પછી પેલા ભગવાન બાવી રે હતા ને ક્યાં નતા આપણે એમને ગયા પછી માવીર માથા ફરીએ શું દાળ કરે તો જ્ઞાની પુરુષ થઈ ગયા પણ આવા જીવતા હતા તેને કામ કાઢી ગયા સ્વભાઈ બધા ડાક્ટર વકીલ તમે પછી તમારે શું આગળ દેખાવા દોષ થયો નથી ત્યાં દોષ થાય ત્યાં દેખાવાના છે અને હવે તો બધા બહુ દોષ દેખાશે ડાક્ટર હવે જાગૃતિ વધી ગઈ ને મે અને પોતાના ઘરના માટે માણસ કરે એમાં તો પોતાને હાથે નહીં આવવાનું એ તો ફરજ જ બધા એ નોકર છે એટલે ગમે તે પારકા મા બહાર તો વરસાદ ને તો બે જણા કરી જીવવા જેવું છે એવું છે અમદાવાદ બધું એવું એવું કે છે જીવા જેવું નથી પણ અમને પૂછ્યા સુધી તારે આપડે જ્ઞાન લીધા પછી બેઠા છે બીજા જેવું પ્રભાકર પ્રભાકર ના જીવા જેવું નહીં લાગતું તમને કુતરો લોકો પછી આવું બધું થાય એટલે પછી ચલો પીવાનું મળે છે શું કરે સારા સારા માણસો દારૂ પીએ એટલે પછી એનો અર્થ જાય સોમરસ ના મળે દારૂ પીધે પછી શું કરે સોમરસ કઈ થી લાવે દારૂ હવે દાદા એક પ્રશ્ન છે કે આ પ્રજ્ઞા એ કામ કર્યું કે બુદ્ધિ એ કામ કર્યું કઈક વાત થાય જો પછી બુદ્ધિ દોડાવી કઈક વાત થાય તો બુદ્ધિ ઉભી થઈ તો એની ડેફિનેશન શું પ્રજ્ઞા કે શું અજંપો કરે તો બુદ્ધિ અજંપો પણ આપણે અજંપો થાય ને કે જે બુદ્ધિ નું ચલણ છે પ્રજ્ઞામાં અજંપો ના થાય થાય છે આપણ કેવા માંગીશું પણ ખબર પડતી આપણે ખબર પડવી જોઈએ પણ કે ભાઈ આ જ્ઞાન ને અજ્ઞાન ઇમોશનલ કરાવડા અજવાળું થયા પછી આ તો બધું અજવાળું થાય અજવાળું થતા પહેલા મીણબત્તી હર એ વાત લીધી છે પણ અજવાળું થયા પછી મીણબત્તી જરૂર ખરી બુદ્ધિ અસ થાય પછી જરૂર નથી અમારે પછી મમ રહેવું એ બુદ્ધિ બુદ્ધિ ના દોડાય કેશન જેમ તમે મન કહો છો મન બુદ્ધિ અજંપા વગેરે કોક કે ભાઈ આમ કરો એટલે કિસ્ત જો બુદ્ધિ દોડાય એવું કાંઈશનલ ઇમોશનલ આખે કરે ઇમોશન રાખે ને સ્થિર થાય તો અંતિ વ્યવહાર ના તને કરી રાતે બે વાગે ઉઠાડે બુદ્ધિ નાતા દ્રષ્ટા રહે બુદ્ધિ વપરાય કેટ ગયા હોય ને ઉતાવળ થી શાક લેવું હોય તો તમને ચાર ઘેર ફેરાવ કર્યા જોવા મળ્યું એવું મારું તો બુદ્ધિ ના દોડી ના તમને શું ખાતે ઘેરા ખબર પડે નથી માણસો અહીંથી તો આપો કેટલા એવા હોય છે કે હું જોવું કે આ ભીડા મફત એના કિલો તોડીશું એક જ દુકાો જો પાછી એવું હોય ને દરેક ગા ગેડા પછી રોજ એનું પુનૈ હોય ને જો ભલા માસ ને તો બધી પુણે હોય કેવી હોય ગણપતિ માસ્ક છે રાખો મોટો ઓફિસર નથી અને આટલા મોટા લેન્ડલો પેલા આઈ જાય શું કરવું છે હાઇ જાય બધા આવી જાય ચાર પાંચ મિનિટ આવી જાય હવે દાદા તરફ દેવા જોવાનું ભાવજુ ને પણ